જેમાં બુદ્ધિ રોકાઈ રહી છે અને એજ એની સ્મૃતિ માં આયા કરે શું કરે અને પછી લોકો પરિણામ છે રાગદેશ ના હોય તેને કશું યાદ જ ના રહે આજ વાર શું છે ખબર ના હોય જ નહીં પૂછ્યું ગુરુવાર છે આજુ પાસ કલાક પછી પૂછવું બોલે રાગદેશ ના હોય યાદ જ ના રહે લોકો કેજંપો કરે છે ચિંતા કરે છે મન હેરાન કરે મન હેરાન નહી કરતું રાન કરું રાગદેશ એ રાઘદેશ લીધે બધું યાદ રહ્યા એમાં રાગદે શું છે તો આનું યાદ આવ્યા કરે એમ લોકો જેમાં જેમાં અને મતી પેઠી હોય જ્યાં બુદ્ધિ પછી તો રાગદાય પછી પાછો પોતે જાય બીજાની ભૂલો કાર્ય જ કાર્ય એના માટે ન્યાયાધીશ છે થોડો ગણો થોડો ગણો હાલ પોતાની ભૂલો કરવા માટે ન્યાયાધીશ પોતે પોતે જજ પોતે વકીલ અને આરોપી પોતે કેવું જ હોય પોતાને જે સગવડ લાઈન બોલ્યું એટલે સંસાર છૂટે ને કોઈ આમ તમે સગવડિયું કર્યા કરો ના નિર્દોષ વકીલ ના હોય તો જે માલ પડે શું કર્યું પણ વકીલો રાખે તબેલો રાખેલા કાયદા બહુ કરીએ કેટલા કાયદા બહુ છે જયારે આ જ્ઞાન આપે પછી તમને તરત ખબર પડે ભૂલ થઈ કે વકીલ નથી ને હવે વકીલ ક્યારે ગયા રિટાયર્ડ થઈ ગયા ગુનેગાર તો વકીલ ના રહ્યા કોર્ટ માં કોર્ટ માં રવી ખાય ને કોણ એ રવી ખાય ખરા મત આપડે છે વાત કરજો કશું કરતા નથી વાત થયા કરે અશાંતિ તો ઘર કરી જ ગયું હોય તો રાખ્યો રહેવો નથી આપડા કોણ નો કચરો લાયો અને મહાત્મા કે સંતોષ રાખ્યો આપડે નહીં દસ વાગે નીકળી હોય સંતોષ એમને જ્ઞાની પુરુષ ની કૃપા થાય એમનો રાજીપો મળી જાય એમનો હાથ બેસે સંતોષ સંતો ના સમાગમ થી બધું મળી રહે છે ને સંતો સમાગમ થી બધું મળી રહે છે ગંગા પાપમ શશી તાપમ ગંગા પાપમ શશી તાપમ ગંગા પાપ છે શશિ ચંદ્ર માં પાપ નો નાશ કરે છે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ તથા કલ્પ છે એ દિનતા નાશ કરે છે એ ત્રણેય નાશ એક જ વસ્તુ કરે છે સત્સંગ સંતો નો સંઘ એ બધા નો નાશ કરી દેસંગ છે સાવધાન ને સાવધાન રહેવું પડે ભગવાન ને ભગવાન ને ક્યારેક નથી એટલું ભગવાન ને નમસ્કાર કરીએ ને રૂપે લાગી જાય હજારો સાવધાની રાખે છે બે હવરાવરા બોલે ને એ તો સહન કરી લે ચલાવો પડે શું કરે છે જો એટલે બોસ ને કામ કરી દે ને બે હવરાવરા બોલે ને એ તો સહન કરી લે કાંઈક બોસ છે ઘેર થી ચીડ્યા આપણી પાસે ચીડાયા કરે એટલે તેર વર્ષ ની ઉંમરે મને વિચાર આવ્યો કે માથે કોઈ ઉપરી તો કેમ પોસા ખુશતો હતો ઉપરી ટફડાયો તો એનું લગતું ન્યાય નો ટફડાવ તો આપડે કહેવાય ન્યાય નું ટફડાયું પણ એ ચીડાવ્યો કે આપણી પાસે પણ એટલે બોસ ના કમે એટલે મેં તો નક્કી કર્યું હતું કે ભગવાન ને ભગવાન ને જ આ બોસ કેસ પાસે રિટાયર થાય ત્યારે આ સાહેબ પાસે છે તે કામ કરે એ પાછા રિટાયર ઘણા ડીએસપી સલામો કરે છે ત્યાં સુધી બસ પછી આપણને કોઈ આ બોસ હોય તો આપણને હેરાન ના કરે ના કરે કરે તો કોને કરે આપ નામ શું હેરાન કરે તમને કે હેરાન કરે તમે વસ્તુ જ નથી ત્યાં તમને ઓછા પાડી તમારું છે એટલે એવી રીતે કોઈ ખોટા પકડાઈ જાય અમારા હાથે શું કે સત્યનારાયણ ની કથા માં આવે છે ને પેલા સાચા ખોટી રીતે પકડાઈ ગયા સાધુ વાણિયા સાધુ વાણિયા એવું કે છે અમારે કોઈ વખત પકડાઈ જાય એવું તમને કોઈ માણસ હાલમાં ખરાબ ગુનેગારો પકડાતા નથી નિર્દોષ ઘણા પકડાઈ જાય અત્યારે ખરાબ ગુનેગાર નથી પકડાતા નિર્દોષ જ વધારે પકડાય છે પારક શી જતી છે જેમાં ખરેખર ગુનેગાર કાયદાના આધારે બહાર રહેવાના હિસાબે ગુનેગાર ગણો ખરેખર રિયલી ગુનેગાર નું નતો એક મુસલમાન ફોજદારે મને બોલાયેલો મને આપી રીતે તમને આ ગુના કેવી રીતે આવી શક્યા મે આપને સીધું ખબર પડી કે હું કેવી રીતે આવી શક્યો તે જોઈ ને આપું છું આ તો તમને કોઈ ઊંધા નાખી દીધા છે ધન્ય છે સાહેબ તમે તમારી જનતા ને ધન્ય છે બેસો આ તમારે જે કેસ નું કઈ કરવાનું હોય કરો કેસ બન્યો છે હકીકત છે કઈ એમાં તમે કયું એવી રીતે હું જે થાય પાછો આવીશ કે પણ ચા પીવો કાકા તમારી ચા નાખે હું ગુનેગાર તમારી મારી જ ચા પીવી કે અરે વાહિયા તમે બહુ જબડા આ લોકો શક્તિ હોય મા ઉપર થી મને રસ્તો દેખા્યો કે આ કેસ તમે ક્યાંથી લેવડાવો પાછો ફોજદારી માંથી મુલકી માં ક્યાંથી લેવડાવો નહી હા નિર્વાસ એટલે જ્યાં આગળ કાયદો હોય છે માલિક નથી પણ સરકાર એ લોકો ગુનો કર્યો કંટ્રોલ નો માલ હતો બીજો કોઈક મલી ગયું ગયેલો મૂકી ગયેલો અમને પકડ્યા લે બીજો કઈક ખાલી મૂકી જ ગયેલો અને પછી એ ઉઠાઈ ગયો પાછો એ ઉઠાઈ ગયો અમે તમને આપ્યો તો ઉઠાયો નથી તમે ચોરી કાધો બેસી કાઢો એટલે પછી એનું મેં મેં કઈ મુલકીમાં બહુ મંગાવી પાછો કેસ કારણ કે બીજો ઉપાય નથી કાકા આ તો બહુ ખોટો ગુનો થયેલો છે અને મને દુઃખ થાય છે એ માટે કઈ કરો હું તમે કયો એ હાલ પાપા તૈયાર કરો એટલે મેં અહીંયા આગળ ઘેર આવ્યો ત્યારે એક ભાઈ મારા ત્યાં આવેલા મેં એમને કહ્યું કાલે અહિયાં આગળ મામલતદાર ની ઓફિસ માં જવું પડશે આ નિવાર થી બાબત નો તારે પેલા ભાઈ ત્યાં મારા કાકા જ આયા નવસારી હતા ને એ કાલે જ હાજર થઈ ગયા એટલે તમારે આવવાની જરૂર નથી જઈને કહી દઈશ કે તમારે આવવાની જરૂર નથી જઈને કહી દઈશ અરે આ ખોટો ગુનો હશે કશો ગમે તેવો ગુનો હશે ને હું ત્યાં ગયો ગુના વગેરે ઉડાડી દીધું એટલે પણ ચા પછી કારણ પોલીસ વાળા આપને બધા બોલાવે નહિ આવું જોયેલું નઈ આવી દેવ નહિ મને દેખતા ને આવતી હું તો બજાર જનતા મારી જનતા ને બંને એકદમ મને ઓછી અમદાવાદ માં હતા એ ફ્રેન્ડ હતા મારા એમને કહ્યું કોઈક માણસ મને અમદાવાદ માં કોઈક મારા ઘર વીટી નાખે અને પકડી પકડી ને તમારા ખાતા પાસે થઈ લાવે તો અમારું સાથે એવું નાલાયક નથી કે ચોરી કરીશ આંખથી જોઈએ આખું જ નિર્દોષ માં તમને કારખાડશે એવું નથી બધું ઓળખવું હોય છે એમને પણ ગુનેગાર બીજો ગુનેગે છે ને બીજી રીતે ગુનેગાર હોય છે તેથી જ પકડાય છે એમના છોકરા પકડા બધા લાભ ઉઠાવેલો બઉ સારું ઘર માં બહારી ફાધર લાભ ઉઠાવ્યો મળતી વખતે આખું શરીર બેભાન થઈ ગયેલું બારથી બોલે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદા ભગવાન કચી ભાન નતું પણ જો નઈ એવું કેવું બોલે ત્યારે સચ્ચિદાનંદ બોલે સ્વામિત <laughs> <laughs> <laughs> <laughs> <laughs> છતાં વિચાર તો યાજ કરવાના પણ આપણે નક્કી કરવું મારે નથી કરવા શું કહ્યું એટલે ધ્યાન ના દેવું વિચાર ઉપર શું કરવાનું તનમાં આકાર ના થયું ધ્યાન ના દેવું વિચાર ના કરવા જ કરે પણ એમાં તનમાં આકાર નહી થયું શું આ કરવા શું થાય છે એવું એ કહેવા વિચાર ના કરે એટલે કઈ આ વિચાર બંધ થાય ને એવું કહેવા માંગો છો ને તમે એમ જ કહ્યું છે દાદા આપડે જે કહ્યું એ જ કહ્યું છે વિચાર તો આવે વિચાર તો આપણે બીક પહી જાય જાય તેમ એક મરેલી વસ્તુ જીવતી વસ્તુ નથી મરેલી વસ્તુ તરમયા કાર જીવતી થાય તન્મ થયું છે એટલે આપણે જરા જાગ્રત રહેવું પડે ભૂત જેવી વસ્તુ છે એ મરદાર છે ને પછી આપડે જોઈએ આપણને બળગવી પડે એટલે આખો દાળો કઈ ધૂન બોલવી જોઈએ દાદા દાદા રાધા રાધાધા એક બાજુ વિચાર્યા ને આપડે દાદા ભગવાન નમસ્કાર બોલે એનો પ્રતિભાવ કરવો પડે કેવું હા તો આયા જ કરવાનું એનો હમ આપડે મૂકીએ ને શસ્ત્રોરાગે બળી જાય સત્સંગ જોડે હોય ને બધું હોય ને ક્યાં બધા નથી દસ માઇલ હોય તો બે માઇલ કાપે આઠ રહ્યા આઠ માંથી પાછળ થોડી વાર અડધો માઇલ કાપ્યો હરાહ રહ્યા એમ કરતા કરતા કર નાખવાનું પછી હું એજ વાત કરું છું ઉકેલ લાવવો પડશે ત્યારે એટલા સ્થિરતા રાખી અને આપડે કામ કરી દેવું શું પછી ઉતરી ગયા એટલે કશી કોઈ ને અડધા મહિનો આવે કોઈ ને બે મહિનો આવે કોઈ ને પાંચ મહિલો આવે દરેક ને આમ થઇ જશે તેમ કોઈ વખત એવું થાય છે કે અચાનક ચાલ પગ બોલાય બસ હું ભૂત કઈ ના કરતો ભેગો ના થયો